નહીટલા રામ થઇ ગયા આ કાલ જગતમાં અસદ્વ ચાલે છે એ બધું અજ્ઞાનતા નું પરિણામ છે વાસુદેવ ને પ્રતિ વાસુદેવ કુદરત નો એ છે વાસુ થોડા કાળ માં ભગવાન થવાના છે આડ્યો નથી કર્યો નથી રાવણ શાસ્ત્ર વેચતા નવે ગ્રહો વિકટમાં શું બઉ જ આવું દલાડી જબરજસ્ત આવો ગયું પણ રાવણ ની પુત્રી છે સીતા એવું તો કઈ પ્રમાણ કે છે કેવી રીતે અરે આ લોકો ઇતિહાસ ભજવવા માટે બે ઇતિહાસ માં ચેલા આ કેવી રીતે એમની દીકરી કે રાવણ ને ગયા કોઈ એક યોગીણી મળેલી આની આજ સિતા યોગિણી તરીકે હતી અને રાવણ બીજા અવતારમાં તે વખતે મને બઉ સારું કરે તે કુદરસ્તી થયેલી એટલે પછી યોગી સમજી ગઈ આ માસ મારા શીર ને ભ્રષ્ય કરશે એટલે યોગી થયું આ રાવણ ના ત્યાં આ રાવણ માં આવ્યો હવે આવવાનું ઉંમર કેટલી કેટલા વર્ષની કેટલા વર્ષ નો ખાતે આયુષ્ય છે તે ગણો છો સાડા ચૌદ હજાર વર્ષ નો રામ પંદર હાજર વર્ષથી લક્ષ્મણ સાડા ચૌદ હાજર તે ઘડીએ આ ભાઈ ની સાડા ચૌદ હજાર આવી પણ ગયા આવતા નું બધું તે આ ભાઈ એ વ્યાર લવાના હિસાબ કુદરત ના નિય પોતાની ઈચ્છાથી જમ્યા નહીં કુદરત જન્મ આવડે છે તમે તો તમારું કોઈ ચલણ છે નહીં કે કુદરત જ કર્યા કરે છે ગર્ભમાં આવી તે મંદોજી ને ખુબ વેદના થવા મળી ગર્ભમાં આવ્યા પછી ખુબ ત્રાસ પડવા મળ્યો રોજ રોજ એટલે મંદોજી રાવણ કહ્યું કે આ કોઈ ગર્ભ આવ્યો છે ગમે તેવા પણ મને ત્રાસ આપે છે એટલે જોશીઓને બોલાયા કરવા માટે રાવણ હુકમ કર્યો કે આ જમતા ખરાબ થઈ ના મગર છે આગળ વાત કરું એટલે મહિના થયા ત્યારે જન્મ કે એમને જે કયું હોય મારા સાહેબ તે વાત હું તમને સમજાવી એટલું તહેવાર કરવાનું છે પેટી લાવો એક ના થાય અને એક દૂધામાં જયા કરે એવી વ્યવસ્થા કરી આપો એટલે જીરતી રહે અમુક કાપી કોઈ એનો અલ્લાભે ની મળી આવશે હા એટલે કરીને દરિયામાં મૂકી દરિયા મૂકી દો રાવણ ને ખબર આપી કે રાવણ એક દિવસ દરિયા મૂકી બંગારવાળા ઉરઠીએ પેટી અલય જગન્નાથજી આગળ નીકળી જગન્નાથજી આગળ એટલે ત્યાં આગળ છે ને ત્યાં આગળ નીકળી ત્યાં આગળ આ મિથિલા એક માણસ ખેડૂત હતો તેવાડી ને જરા સીમંત હતો દર્શન કરવા આવેલો તે આ દરિયા કિને આવ્યો પેટી જોઈ શરતી એટલે પછી માછીમારો લોકોને કે છે માછીમારો હિસાબે માછીમારો પૈસા આપડે લીમારો પેટી આખી પેટી હાથે લઈ ગયો છોકરું હતું અને ધેર શ્રીમંત હતો ખેડૂત હતો એને તો એક બોયરું હતું પંદર ફૂટું ભોયરામાં એને રાખી ખેતરમાં જમીનમાં મકાન હતું ખંડ મારી પડી આજુબાજુ ના એ સરકાર માં ખબર હતી કે આ કોઈ છોકરું લાવ્યો હરે છે ભરે છે બધું એને હતું નહી એટલે રાજા એ અને સ્વર માં રામ છે હા હા શીખતા એ સીતા જાણ નથી મમ્મી પુત્ર ઇતિહાસકારો કઈ ખોટું કર્યું નથી એક છે ઇતિહાસ હજુ આપડા લખેલું છે તમારે ભાઈ બેન જન્મ કેવી જ એ કે છે કે જનક રાજા ને ભાઈ અને બેન એ બે નું જોડકું જન્મે છે એવું લખ્યું છે એટલે સીતા અને એનો ભાઈ બ્રાહ્મણ એ બે સાથે જન્મે છે પાલક પુત્રી શું છે આ હકીકત ને મૂળ હકીકત દબાવી દીધી હવે રામચંદ્રજી ને ભગવાન તરીકે સ્વીકારવા માટે કુદરત આપણે હિન્દુસ્તાન લોક તૈયાર જ હતા કારણ કે આદર્શ અને એ બહુ માં ગયા છે એની ઇતિહાસ સુર કરે છે પ્રશ્ન મોક્ષે ગયા નથી પણ એ તો ગયા મોક્ષી આદર્શી રાવણ કઈ મોક્ષે એટલે સ્વીકારવાનો સ્વીકાર કરવાનું ખોટું કર્યાય કરો છો એનાથી પ્રજાઓને કેટલું પાપ બંધા આ કેવા કેવા કુરુ નું પાપ જો કરી રહ્યા છે રામચંદ્રામ હવે હું એમ પૂછું કે સંતો પોતાએ મોક્ષે જાય ત્યાં સુધી ના એક જ અવતારમાં જાય કે બે ત્રણ અવતાર જાય સંતો જન્મ સંતો જન્મ થાય પછી મોક્ષે જાય ત્યાં સુધી એક જ અવતાર થાય કે બે ત્રણ અવતાર થાય વાણી પછી ખબર પડે કે આ કેટલા અવતારે બાકી રહી છે બીજું કઈ નઈ કોઈ વાણી કાં વાણી એ સાચી વાત છે કે સ્થુલ સૂક્ષ્મ કારણ અને મહાકારણ આપ અત્યારે કઈ ગયા પેલા મહાકારણ ની વાણી માંથી સંત ની વાણી ઉદભવતી હોય પરથી પર થાય કે છે બરાબર છે એટલે વસ્તુ વાણી કઈ કહેવાય કે બધા સરદાર હોય કોઈને દુઃખ ના થાય પક્ષપાતી વાણી ના હોય ત્યારે એક બે ત્રણ અવતારમાં જઈ શકે પક્ષપાતી છે મોક્ષ માટે ખાવ થાય છે પક્ષ માં પડેલો બીજા પક્ષ ને આ અમારું તમારું રહ્યું એટલે ભલી આવે તમે સમજ ને મોક્ષ કોને કેવો આપડે કરવાનો છુ આ દેહ સાધન છે આ દેહ સાધન છે સ્વયંદેહ મોક્ષ પ્રાપ્ત કરી શકે મોક્ષ ની બારે હતો મારે તો સીકરેથી બારો દીકરેથી નહિ મારા મુખાર એમ દાર વળત ફેરફાર ના થાય અને બહાર કે પ્રાર્થભ એમ કે છે કે પુરુષાર્થ વગર મોક્ષ નથી અને મોક્ષ થવાનો હોય ત્યારે થાય તો પછી પુરુષાર્થ કરવો કે પ્રારંભ પર બેસી રહ્યો આપડે તો દેતા હોય તો સારું ખાવાનું કરવું જ ના પડે ગુજરાત એટલે બીજો દ્વાર દર કરવાનું ધરવાનું નથી શું કયું આપડે સમજ ભાઈ કરોજે છે કરોજ એમ નહી કરોજ માંથી પુરસાદ ના થાય છે આ બધી આરી ગળી આમ સુધા કેટા છો તમારે બાપે કહો છુ છે અને આરી ગયો આપડે હિન્દુસ્તાન લોકો આ ખરા ભગવાન ને આ હોમો દુકવારી ગુ જાય ખરા લોકો ના જાય શું ચાલ <coughs> <laughs> <sharp Harper 1200> <sil être bundlestanbul> મારું હું બોલ્યો હું આના કહ્યું મેદાન આપ્યું કરો જે કરો સમજી લીટી કશું ના કરે તો દેહાજે પોતાના કામદાર નથી હું જો સમજા સમજો સમજાવી હારથી કરી શકો માથે પોતું ભારી છે આવતા બાબ એક જ આવતા મોક્ષ મોક્ષ થઈ જવો જે એનું નામ મોક્ષ વિથ દાદા મોક્ષ સમજવું ને સંસાર નું દુઃખ હડે નહીં રે સંસાર નું દુઃખ હડે નહી અને તમે તમારા સનાતન સુખ માં હોય જવું હોય તો જઈશું બપુ તમારી છે બચી વખત કરે અમારી લોકો એ તો ચલાવનાર છે મારી પાસે આવે ને તમારે જે કરવું એ કરી ચડ્યા છે દેહાજ્યા છૂટે એટલે કઈ બંધ પણ એક બાંધેલો માણસ બાંધ્યો હોય બીજા બાંધેલો કે છોડાય ને મને તું છૂટ કોણ છોડાયો ભાઈ છૂટો હશે ત્યાં છોડાયો આ બુદ્ધિ નથી ભગવાન જે કર્યું એ ખરું કે કોઈ થોડા મોકલ દુવા માંગવાની જાતે થોડા ફરો છો ક્રોધમાન માં બંધેલા તમે તમે એના જ ચૂંટવા પડે છે માર માર કરશે ખોટવા પડતું ના કરશું મુક્ મને એટલું જ કેવાનું જરૂરી સાહેબ એક જ ઓટો છોડી પછી બીજું બસાવી ના કરોલી આલું બહુ થઈ જાય મારે ખરો ભાઈ એવું કેવું પાંચ લાખ રૂપિયા ફી હોય તો ના ખરી આપડે એક બે કરતા આપડે પૂરા નઈ મજબૂત એ છૂટે કે કોણ વાસ કા પેસે મારી બાવા એ ઘોડા ઘડી ઉઠોયા નહીં હા તો તમે ઢીલો કઈયા પર કહો છો ના જા ઢીલો તો નહીં કોરી આલે તમ કો એટલો આખો છોડી આખો છોડી પર પણ તમે ને મને થોડું છોડી આવો બીજું કરી લઈ તો એ મેંય કરી આલુ શું ગવળો તે નું થોડું લવ કરી હા થોડું ખાંટી નથી આવે હા ઉપર ઉપર તું કી ન કરી નાંતર બે હાજર જે માગોઉટ એની ફી પછી અમારા સંકેટ એવું ને કેવું કરે છે કોઈ અટ હોય તો ભાવડવું પડે આપડે પછી આપતું એને કોઈક લેનારે વાય નીકળે ના નીકળે એવું ના રે ખાન કેમ કે લોકો ગોળીબાર કરે લોકો અંધારું જોઈએ છે શા માટે અંધારું જોઈએ આગે અંધારું જોઈએ છે શાળું જોઈએ છે આ સંસાર ભોગ લઈ લેવાયું ગોળીબાર કરશે પચીસ હજાર માણસ હતા આગળ હા શું ગોળીબાર કરતા જેટલે કરવા એટલે હવે આ બોર જાય અને હવે સો બસો ભ્રમચારી જેને મન વચન કાયા ભ્રમચારી મન વચન કાયા ડિસ્ટ્રિક્ટવાના બતા પાસે કૃષ્ણ ભગવાન નું એક બાજુ શિવનું એક બાજુ સિમંદર સ્વામી નું સિમંદર સ્વામી એટલે દોઢ બે લાખની ઉમર છે અત્યારે હા આ બધા ચોવીસ તીર્થાંકરો થઈ ગયા એમણે ક્રમિક બાબ કેમ બતાવ્યો અક્રમ કેમ નહિ સર લોકો એક લોકોને ક્રમિક જો ક્રમિક લઈ આવી ગયા છે એમને હા ત્યાં કર્યા એને જોયે છે એટલે જ આત્માગ ને પહેરવાનું ના કર્યું છે ને એ ત્યાં વખત પહેરવી બેઠા આપડે તમે પાપ કરો કરી ના ભગવાન જવદે જ્યાં ના થાય એ ધર્મ પામે ધર્મ પામે પામે છે પાપ તો થઈ જાય તો એમ પૂછ્યું કેવું જોઈએ એમ કે છે કે આપણે જે આપણે જે પળે પળે પાપ કરતા હોઈએ છીએ હવે એનું હૃદયપૂર્વક પશ્ચાતાપ પ્રતિક્રમણ ના કરીએ ત્યાં સુધી એ પાપ ફીટે નહીં ને પાક હતા બગડ્યું કે જોઈ નાખો ને આ બધું એ હૃદયપૂર્વક થવું જોઈએ આપડે એવું કીડી મરી ગઈ પણ એનું આપડે વેદના આપણે જોઈ નથી શકતા એટલે આપડે આમ કોઈ મોટું માણસ આપડે આમ વેદના જોઈએ તો આમ છે નાનું જીવ હૃદય મરી ગયું હવે એમ કે તમે એનો પશ્ચાતાપ કરીને ધોઈ નાખો એ આપડા હૃદય પુરસ્ક છે વારેગડી ભાવ નહીં એમ કે છે કે કોઈ મોટું માણસ મરી ગયો હોય તો વેદના થઈ એમ નહીં એટલે મોટું કોઈ પાપ થઈ જાય આપડે એમ છે આપડે કરવું આવે કે ભાઈ આમ અમાર થી થઈ ગયું એમ ત્યારે આપડો ભાવ થાય આ કોઈ વેદના પાક થયું હોય અને માર્યો ને દુઃખ થયું રડ્યો હોય તો બીજું હોય તો એ થવું જોઈએ થાય છે અને તમે વિચાર આવે અને હૃદયપૂર્વક જુદી છે આ જે છે ને તમે આ હૃદય પૂર્વક આપડા પણ કેર તમે જોવા માટે અમે તલપા પણ હતા જોવા આપશું પુરુષ ત્યાગ ચોવીયાર એ બધું છે પણ અમારા થી થતું નથી પણ એમને થાય તો થાય તો ના કહી દીધું કરો કરો કરો થતો નથી ખતે મજા નો પશ્ચાતાપ રહેશે ને મેં ખતે મજા નો પશ્ચાતાપ રહેશે તો એજ કર્યા બરોબર છે શું પશ્ચાતાપ રાખો થતું નથી એ સારું છે એવું ના હોવું થતું નથી ખોટું છે પાણી ચાલુ આવે છે તિ જેમ થાય એમ કરવાનું હોય થાય એમ કરવાનું પરવાની સ્ત્રી એટલે તો પરાધીન છે ને કેટલું ખાય આવે તો પચ્યા પચાદ એમ કરવા બેન કે છે બેન કે છે સ્ત્રી નો ધર્મ શું કે પતિવ્રતા પતિવત્તા ધર્મ એ મુખ્ય કે પછી પરમાત્મા આજ્ઞા એ મુખ્ય ધર્મ પતિવત્તા પતિ ની આજ્ઞા પતિ ની પતિવતા અત્યાર સુધી એવો પતિ નથી એવો કોઈ પતિ નથી જે પત્ની વ્રત ફાળ્યો હોય શું કયું પત્ની વ્રત ફાળો તો પતિવ્રત ફાળાય એનો ધણી છે તો જઈ છે એનો ધણી છે તો દારૂ પીવે છે અને એની બૈરી એ કે છે કે તારે પણ દારૂ પીવાના હવે દારૂ પીવે તો પોતાનો ધર્મ પોતા ગમતું પણ નથી અને ના પીએ તો પેલા પતિવો કરતા કઈ રસ્તો એમાં કેવું છે રાજી અમારે ઘ ને કરવી નથી એને કોઈ વસ્તુ ચડે આ તો ઈચ્છા હોય તો રમણભાઈ રમણભાઈ <laughs> એવું છે ને હજુ તો ચાર પર કાઢેલી હવે હજુ વિધિ કરવી પડે એનું મારે મદદ કાઢવું પડે ચિંતા ની આપો છો દાદા જ્ઞાન આપે છે કયા જે પાંચ જ્ઞાન છે તમે ને ક્યા નું ધ્યાન કરો છો તમે કઈ ધ્યાન કર્યું આત્મા નું ધ્યાન લોક્ષ પ્રત્યક્ષ લો આપણે જા કે આપડો જાણી શકીએ પણ ક્યારેક તમે કઈ શકો કે કે આ મારી જે ચીફિંગ છે તે દાદા ચીર્થિંગ ને હું ચીર્થિંગ છું હંકાર વધી ગયો તે કેટલા અસર ભટેક કર્યા સ્વામી ના દર્શન થઈ શકે અમાર ના બધા કરી શકે સામેરાંધાયો થઈ શકે કારણ ચીતાંકર છે બે હાજર દાદા ભગવાન બે હજાર દાદા બગા ના બે હાજર આ હતી તો આ ઉતરે બીજી ઉતરે રસ્તા ઓરિજનલ ત્યાર પે કરે ની માલકી વગર વાળી માલકી વાળી વાળી સારી માલકી વગર મારી હોય કોઈ બોલા મી બોલા ત આપે કહ્યું અને એમને માણસ મળે પણ એમાં કઈ ફેર ખરો કાજુ માટે ગમે તો ગમે અંધ ગમે તે અંજાર ગમે તેવું બો ચાલો બધા માં લાગા છે કીધું છે પછી વાત માં કીધું છે કે પોતાપણું જાવું જોઈએ ઘણા મૂક્યા બિચારો એ બધું બાજુ મૂક્યો એ તો ક્યાં હતા સમજ ને અમે છે ગયા અને આચાર પ્રાગ છે તે જોયા કરવા આપડે જોવાનું થાય અને પેલી વ્યવસ્થિત કરાવશે પ્રાકભાઈ જોઈ ને ફરી આઈએ ત્યારે લાભ ઉઠાવજ નુંબાણ છે એટલે આજના આપેલી અને આજે અહી આઈએ તારા દર્શન કરી દેવાનું કલાકો સુધી અમે જાપ કરીએ છીએ ઓગણીસો થી ઓમ ના જાપ કરે છે તારા ઓમ તમેજ છો એટલે તમે જ ઓમ થઈ ગયા એટલે પેલા જેવું હતું ને તે ઓમકાર એકલો હતો હવે શું થઈ ગયું તમારું હોમકાર બિંદુ સંયુક્ત બિંદુ સંયુક્ત બે હું કોણ છું એ સ્વરૂપ સાથે હું તમે બિંદુ સહિત બેઠા ની જરૂર નથી પગલે પછી બધું મરી ગયું આ પરમ દિવસે એટલે કઈ જાણતા જાહેરાતો આવે પણ બીજી ઘણી પણ જાહેરાતો આવે એટલે એનું કઈ આકર્ષણ ના હોય પેપર માં આવે જાહેરાત પણ એટલે તો હવે આપને અનુકૂળ હોય તો આપનું લૌકિક જીવન અને દિવ્ય જીવન એ વિશે આપ થોડું અમને જણાવો તો અમને સૌને આનંદ થશે આપને પુસ્તકો ઘણું બધું આવી ગયું બધું એ તો મળશે પણ ખરા એક બે દિવસ માં તો આપ્યું છે ને મળે અમને જ એટલે આપીશું આપને મળી નથી એમને આપીશું